ए आवो, आवो। मारा नाना नाना आओ वार्ता अरे वही आज तो अमेरिका ना मिशीगन ट्रॉय शहर में बैठा बैठा पेला सर्व द्रोही बेन वार्ता वर्ता सा તમે બંને રોજ વાર્તા સાંભળો છો એમને વાવ ભાઈ મોજ પડી જાય એવી વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે કોઈ દિવસ રડેલો નહી બોલો એટલે બધા કહે કે છોકરો બહુ ડાયો છે છોકરો બહુ ડાયો છે પણ ખરી વાત શું ખબર છે તમને બધાને હે અરે ભાઈ એદી ને રડવાની પણ અતિશય એમ કરતા કરતા પોતાનો ખોરાક શોધવા નીકળવાની પણ આઈ ને આળસ આવવા લાગી બોલો લો એક દિવસ એદી નદી ને કાંઠે બેઠો હતો બપોરનું ભોજન તો મળી ગયું હતું પણ પછી ભાઈ મહેનત કરાવી ના ખાવાનું કેવી રીતે મેળવાય તે તમારે શીખવું છે એ દવાબ દેવાની આળસ હતી છતાં એટલે હું તમને શીખવું અરે મને તો એવો થાક લાગ્યો છે કે મારા થી હવે ડગલું ચલાય એવું નથી પણ એમ કરો ને તમે જ અહીંયા આવી જાઓ ને નાળિયેળી તોડી લો એને એદી ને કીધું અરે ભાઈ સાહેબ એવી તરખડ માં મને તે ક્યાં ઉતારો છો એદી માં મહેનતે બોલો આ તમે જે કાદી ડાળખી ખેરવી નાખો ને એટલે નાળિયેરી જરાક ધૂણી નાળિયેરી બોલો કઈ કામકાજ કર્યા વિના પોતાનું ખાવાનું મેળવી લેતા તમારે શીખવું છે મોઢેથી જવાબ દેવાની તસ્દી લીધા વિના એદી એ ડોકું ધૂણાયું એટલી લાંબી પંચાયતમાં તે કોણ પડતું તું એના કરતા એમ ન કર મારી મદદ વિના તું તારી જાતનો એક ટોપલો ગૂથી કાઢ એ ભલે ભાઈ ભલે એટલું કઈ ને ડાળીએ તો પોતાના જોત જોતા પોતાના પાનમાંથી સરસ મજાનો બોલો કામ કર્યા વિના ખાવાનું મેળવવાનો કિમિયો તમારે શીખવો છે ને જીભેથી જવાબ વાળવાની તરખડ માં પડ્યા વિના યદી માત્ર ડોકું ધૂળાયું તો ટોપલો બોયલો એટલું કરો મને ઉપાડી ને કાંઠે લઈ જઈને એવી કાસ કરાઈ જઈ શકતો નથી એ ભલે બાપા ભલે એમ કઈ ટોપલો તો માંડો ચાલવા અને જઈને ઉભો રહી ગયો સડક કાંઠે હો ભાઈ ત્યાં એને કો ભૂલી ગયું લાગે છે આમ હું બજારે જાઉં છું ત્યાંથી માલ ખરીદીશ તે બધું આમાં ભરીને ઘેર લઈ જવામાં બઉ ખપ લાગશે શેન માઓ તો એટલે ચીનાભાઈ તો ટોપલો ઉપાડી ને આઈલા શહેરની બજાર પાસે ત્યાં જઈને એમણે જાત જાતની ચીજ વસ્તુઓ તો છલો છલ ભરાઈ ગયો એટલે એને ખભે ચડાવતા ને ચીનાભાઈએ ઘરની વાત પકડી તડકો ખૂબ હતો એટલે થોડેક ગયા પછી ચીનાભાઈનો તો બફારો થવા લાગ્યો મળી ગઈ છે કે તરત ઠેકડા મારતોક મારતોક ને એ તો ભાઈ ગો ને પોચી ગયો એ ભાઈ પાસે એ હું આવ્યો ટોપલો બોલો આ છેક ટોચ લગી ભરાઈ આવ્યો છું હવે તમારે ફક્ત એટલું જ કરવાનું મને ઊંધો અરે વા આ કેવી પરેશાની ભલા આદમી તારી જાતે ઠલવાઈ જતા તને શું ઘા વાગે છે કે મને જ માથાકૂટ કરાવવા આવ્યો છે ભલે મેહરબાન ભલે અને એ ભાઈ પેલા ચોખા ને બટેટા ને કેળા ને એ બધું ખાવાનું ખાઈ ખૂટાડ્યું ત્યારે વળી પાછો ટોપલો જઈ ને સડક ઘાસમાં ઉભો રહી ગયો આ વખતે એક મદ્રાસી ભાઈ ત્યાંથી નીકળો અને ટોપલો જોઈ ને એને થયું કે મદ્રાસી ભાઈ તો ચાલ્યા શહેરની બજારમાં ત્યાં જાત જાતની વસ્તુઓ જેના નામ સાંભળીને મોઢામાં પાણી આવે એવી આ બધી અનેક ચીજ વસ્તુઓથી ટોપલો છલો છ ભરાઈ ગયો હો પણ હજી બઉ દૂર એટલે બે ઘડી ડીલ લંબાવવા સડકના કાંઠે તો થંભી ગયો મદ્રાસી ભાઈ ની આંખ જેવી મીચાણી તેવો જ ટોપલો ઠેકડો મારતો ભાઈને જોઈ પહોંચ્યો આપણા પેલા એદી ભાઈ પાસે બજારમાં પહોંચી જતો હો અને ચોખા ને ફળ ફળાદી ને જેના નામ સાંભળીને તમારા ને મારા મોઢામાં પાણી આવી જાય ને એવી બીજી કેટલી ચીજ વસ્તુઓથી છલો છલ ભરાઈ ને પાછો આવતો जाए भाई अंत बोलते जाडो ए बनी गो हम खाई सकते ना तो जोईने के को खवे अमने एक दिवस पेला चोखा ने ने बदी सारी सारी चीज उठी। अरे भगवान एदी बोलो, वड़ी तमारी मेले आवी आवी तमाम झाटका लगे भले बापला મોઢામાં પડતી ટપો ટપ ટપો ટપ આમ એ દી તો જાડો ને જાડો અરસુ ને અરસુ થતો ગયો એવામાં એક દિવસ ટોપલો જઈને નાખી દો એટલે ચીનાભાઈ ને બધા લોકો એ મળી ને એમાં સાપ ને છચુંદર ને જીવ બધું નાખી દીધું હો ભાઈ ટોપલો તો આવ્યો પાછો એ પાસે અને એ દી તો આળસ ખાતા પડ્યા હતા મોઢું ખુલ્લું રાખ્યું ત્યાં તો આ ટોપલો ઠલવાનો એ ભાઈ ભાગ્યા કોઈ દિવસ ઉભા નો ભાઈ તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ Oh, doh.